ના રાખવો એ તો તમે ભૂલી જઈશો પછી રાખે રાખશો જ નહી ના રાખો એ તો દે રેજ નહીં કરતા રાતે કરતા હોય ભૂલી જાય ના ભૂલી જાય ની પછી ભૂલાયું આ તો કોઈ પણ કર્મ જો મનુષ્યને બંધન કરતા ન રહેતું હોય તો એ એક સંજોગોમાં ના બને કે આ મેં નથી કર્યું અને હું જોઉં છું નહીં આ રાખવું થાય હું કરતા નથી એવું ભાન થવું જોઈએ કોણ કરતા છે એ જાણવું જોઈએ શું જાણવું જોઈએ કોણ કરતા એવું તમે ગપુ બાર કરતા નથી ચાલુ બધો કોને કર્યું છે એટલે એ કોણ કર્યું તે જાણે કોણ કરે છે પોતે કરતા નથી એ ભાન થઈ ગયું એટલે એમને કશું એડજસ્ટમેન્ટ ના કરવું પડે એમને સહેજે રહ્યા ચિંતા ચિંતા વધી જ કશું થાય નહીં ગજુ કપાઈ જાય તો એ ના થાય અને ગાળો ભળે તો એ ના થાય ડિપ્રેશન એ ના આવે એલિવેટેડ ના થાય ડિપ્રેશન આવી કેટલા વર્ષે જ્ઞાન લીધા પૂર્ણ જાગે તમારી ભાઈ પુણ્ય જાય કે તારા યોગ જામી જાય બધું એ બધા સંજોગો ભેગા થઈ અને તમે યોગ ભેગો થઈ જાય જો માટે યોગા નું યોગ ને માટે તમારે મિલાપ થાય પુણ્ય હોય આ જન્મની હોય કે ગત જન્મની હોય એ તો કોઈ પણ જન્મનું એવું છે ને પુણ્ય ફળથી તેના આધારે ભેગો થાય છે મને તો ભેગો ના થાય ને તો એનો ભેગો થયો તો કામ થઈ જાય ભેગા થયા કે મને કામ થી જાય પછી આપડે કઈ આ જે માનવદેહ મળે છે એની અંદર મોક્ષ મળે કે ના મળી શકે કેમ ના મળે માનવ દેહ થી દેશી મોક્ષ થતો જ નથી આ મનુષ્ય દેહ એવો છે કે જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય મોક્ષ પ્રાપ્તિ ના પહોંચી શકાય તો હાપ્તિ જે કરવાનો વિષય છે આપણે જે યોગને માટે કે મોક્ષ જઈએ અજ્ઞાન છે તેથી સ્ટેશન નો રસ્તો જાણતા ના હોય ગોવિંદ તો તમે આખી રાત રસ્તો ફરીફરી કર્યા છો તો કે હવામાં સ્ટેશન આવે નહી અને રસ્તો કોઈ પૂછી લીધો હોય એક તો કોઈ બમિયાના જોડે લીધો હોય તો તમે સ્ટેશન પર પહોંચી જાવ મોક્ષ એટલે શું પોતા પોતાનો પોતાનું જે અજ્ઞાન છે એ છૂટી જવું એનું નામ મોક્ષ અજ્ઞાનથી મુક્તિ થઈ નામ મોક્ષ તમે શું અજ્ઞાન છે તકે પહેલાં હું ગોવિંદભાઈ છું પ્રોફેસર છું હું શાહ છું હું બાવન વર્ષનો છું ગુરુ પદ ના મળે તમારા જેવા યોગ્ય ગુરુ ના મળે ત્યાં સુધી કોટિ જઈ શકાય નઈ તમારા જેવા ગુરુ આ કર્યું ના હોય ગુરુ એટલે કર્યું એટલે બહારે કેવાય બારે ગુરુનો અર્થ થાય ભારે થાય પ્રોફેસર પૂછ્યું ગુરુનો અર્થ ભારે અને ભારે એટલે એની ઉપર જે બેઠા તે ભારે એટલે અવશ્ય ડૂબે તો કારણ કે પહેલાના ગુરુ પહેલાના ગુરુ હતા ને તે ગુરુ ગુરુ કિલ્લી રાખતા હતા જોડે ચાવી શું કિલ્લી ગુરુ કિલ્લી એટલે પોતાએ ભારે છતાં ડૂબે નહીં અને બીજા લોકોને તારે અત્યારે કિલ્લીઓ કોઈની પાસે છે નહીં એટલે ઉતા ડૂબે છે આ જોતા ને અને અત્યારે તો ભાઈ ધર્મ ધર્મ માણસ રસ્તે જાય છે ધર્મ રસ્તે જડતો જ નથી ત્યારે કોઈ ફરવાની પુરુષ પાકે એ જ્ઞાની પુરુષ પાકે ત્યારે આપણું કામ થાય જ્ઞાની પુરુષ મોક્ષ દાતા કેવાય શું કેવાય પુરુષ દાતા મોક્ષ નું દાન આપવાયેલો ભાઈ એટલે મોક્ષ નું વેચે તો દાન વેચે ત્યારે આપણે લઈ લીધું એટલે એવું ગયો એ મોક્ષ દાતા કેવાય અહીં નહી મોક્ષ ના થાય તો ગુરુ તો કેવાય પણ જે હોય એની બધી સરસ જવાબદારી એને શિવ ગુરુ મળે ને કેમ ના મળે અત્યારે કાળ વિચિત્ર છે અત્યારે છે તે ગુરુનો સોંપે તો એક એક એનો પીધો જાય એને કારણ કે ગુરુ એવી વસ્તુ ગુરુ ગમે ત્યાં વાંડ હોય પણ જો પોતાનામાં જરા એના ઉપર અભાવ થાય તો એનું બગડે નહીં તમે નહીં કારણ કે ગુરુને હાપ્યું એટલે ગુરુને આજ્ઞા પ્રમાણે ચાલ્યો તો પોતાનું દુઃખ આવે નહીં પણ તે પેલાના એ ગુરુ પોતાને આ તો કોણ દાડામાં જ ભૂલ કાઢે મારે તમે આવું કેમ કરો છો એમ એ ભૂલ કરું છું કરુગ ના ગુરુ કેવા કર્યું ગુરુ ને શું થાય ગુરુ ને શું થાય પેલા તો ભૂલ કાઢે પણ કરુગ ના ભૂલ કાઢી કળી ગુરુ ને શું થાય કે એમને તો થયું શું થવાનું હતું એમને થવાનું શું હતું પેલા ને એક વહુ જાતે એમને શાંતિ શું એટલે એટલે જ ગુરુ નહીં કરતા ને તેથી લોકો ગુરુ બુદ્ધિવારે બુદ્ધિ ગુરુ કરે ને ઓછી બુદ્ધિવારે ગુરુ કરવા બેં જાય તો સમજ ના કરે બુદ્ધિવારે તો હા પેલો ભીમે કર્યું કરે એક મોટલું લાવે અને મોટલા રંગ કરી અને ઉપર લખે કે જાય ને એમ નમો નેમી ના થાય ને આમી ના ભગવાન નમસ્કાર કરો છે પલા કારણ કે એ ગુરુ કરે નહીં આમ સીધી એમ કોઈ રહી ને બધી વાર કારણ કે ગુરુ કોક દાડો પાછા ગુરુ ગુરુની ભૂલો દેખાયા કરે એટલે આપણે પોતા કંટાળો આવે અને જ્ઞાની પુરુષો હોય તો મોક્ષ રોકડો મળે ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઈન સોલ્યુશન શું છે કેશ બેંક કોઈ નીકળી નથી પેલી ચોપડી કે દાદા ભગવાન બધું એક જ છે પણ તમારા ભગવાન પ્રગટ નથી થયેલા છે અને એવું નથી કે આ અંશ ભગવાન છે સર્વાંશન થઈ શકે એમ છે બધું ચિંતન થઈ શકે એમ છે એ આ દ્રષ્ટિથી ગમ્યા નથી પણ બીજી દ્રષ્ટિથી ગમ્ય છે શું છે દિવ્યા ચક્ષુથી અંશ ભગવાન છે અંશ સર્વાંશ ના થાય કોઈ દળો એનું સ્વરૂપ જ છે આખું સર્વાંશ સ્વરૂપ જ છે ભગવાન એના ટુકડા થતા નથી પણ અંશ ભગવાન કે છે ને તે લોકો સમજણ નહીં એમને અંશ અંશ પ્રકાશ મળે છે શું મળે છે એમનું આવરણ એટલું મોટું છે કે પ્રકાશ મળે છે બે અંશ નું પાંચ નું તોડી નાખીએ આવરણ બધું તોડી નાખીએ અમારો એકે એક શબ્દ આવરણ ભેદી હોય કેવો હોય એકે એક શબ્દ અમારો આવરણ ભેદી હોય આવરણ તોડી નાખે અમારા વચન બળ વચન માં બહુ જ બળ હોય ભગવાન થાય ત્યારે ભગવાન સાબુ ધર્મ એનાથી ઓછું અઘરું ધર્મ અને જેમાં કશું કશી મહેનત ને એનો મોક્ષ પણ મળે મોક્ષ માં કશી મહેનત જ ના હોય મોક્ષ કેવો હોય સહજ હોય સુલભ હોય તમે પણ પ્રાપતિ દુર્લભ હોય જ્ઞાની પુરુષ હોય કરોડ અવતાર લાભ લેતા એનો અર્થ એવો ખરો નહીં જેની સાથે સરકાર જોડાયા છીએ અને જે મારો ભૂતકાળ છે તમે કર્મ નાન કૃષ્ણ ભગવાન શબ્દ છે આખું જગત પ્રકૃતિના આધીન પ્રકૃતિ પર એને ચલાવી રહી છે આપ સમજ આવે છે ને આ પ્રકૃતિ તમને આગળ પ્રોફેસર પણ કરાવે છે અને તમે કહો છો કે મેં ભણાય બધાને પુરુ થાય ત્યાં સુધી પુરસ્થ નથી આ તમારો પુરસ્થ ને એ તો ભ્રાંતિ નો પુરસાર્થ છે કેવો છે સાચો પુરુષાર્થ નહીં અહમ વગર માણસ જીવી શકે ખો હમ અહમ વગર જીવી ના શકે જીવી જ છે કે નવી ના જીવે કરે અહમ તો કર્મ કરાવે અહમ બે પ્રકાર નો હોય છે એક નિર્જીવ હોય છે આ નિર્જીવ અહંકારથી આ બધા જીવી રહ્યા છે સમજબીવ અહંકાર થી જે અહંકાર જીવ ખેંચી લીધો છે જીવ જે મિક્સર થયેલું તે મિક્સર ખેંચી લીધું છે નિર્જીવ અહંકાર રહ્યો એનાથી ડિસ્ચાર્જ એમનો કર્મચારી કરે તમારો નથી ભક્તિ એ બધા પકડી રાખવું સ્ટેશન આવે છે ગાડી બનશે ગાડી એ બંને આપણે કરતા નથી તો આપડે કર્યા કરવાનું આપડે તમારે કદું કરવું નહીં બધું કુ પુરુષાર્થ તો કરવો જ પડે ત્યાર પછી એમનું શું કામ થશે બાકી કરે એવું માનીયે એટલું છે ને એ કે હું કરતો ને મારી પાસે આરોપ કરે છોકરો છોકરો છોકરો માગવાન કે કમાયો ત્યાં કે જો કમાયો ને ખોટ ગઈ ત્યારે ભગવાન કાઢી ગયા એવું બધું બોલે કોમ્પ્યુટર પાસે મોટા કોમ્પ્યુટર પાસે તો પછી આ બધો હિસાબ બધો થઈને સર્જન થાય છે કુદરત કુદરત વચ્ચે પડે છે સાયન્ટિફિક થઈ આવી જાય અને પછી આ બધું થાય છે અને ભગવાન તો વર્ડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ હોય ઇનવિઝિબલ